જે પ્રાપ્ત થયા શું થયા બોલવાથી ચાલે આ અંતર ની પોતાની ભક્તિ અંતરની પોતાની જેટલી સમર્પણતા અને સમજણ જેવી હશે કાચી પાકી પણ એ કામ કરશે શબ્દ કામ નથી કરતો શબ્દ એ મીડિયા છે શું છે એ મીડિયા થ્રુ અંતર સુધી પહોંચવાનું છે જો આપણને જ્ઞાની પુરુષ એ મૂર્તા મૂળ સ્વરૂપ છે એ જો આપણી સમજણમાં રહ્યા કરશે એની ભક્તિ થયા કરશે તો આપણી શિવરાત્રિ સફળ થઈ શકે શિવની રાત્રિ એટલે અંધારું નહીં આત્મા સ્વરૂપે સ્વયં અંધાર આપણે જોઈએ કે આત્મા માટે જીવવું એટલે કેવી રીતે તો શું આપણે બધા નથી જીવતા કે ના આત્મા માટે શ્વાસો જીવતું શરીર નહીં જાગ્રતપણે જીવવું જાગૃતિ એટલે કે હું કોણ છું તો કે હું શુદ્ધાત્મા છું ભલે આપણને એ આગું પાછું થયા કરે છે પરંતુ સવારથી સાંજ સુધી થતા તમામ વ્યવહારોમાં એ ધીરે ધીરે જો લક્ષ્ય હોય અને એનું જો તારણ નીકળતા આવડે કે હલ્યા આ સવારે ઉઠ્યો નાસ્તા પાણી કર્યા નાયો ધોયો જમ્યો આગો પાછો થયો સાંજ પડી બપોર થઈ સાંજ પડી રાત પડીવા ખાઈ ને સુઈ ગયો છે હું કોણ છું અથવા તો જે આ ક્રિયા થઈ રહી છે તે શું છે ને હું શું છું એનું તો સત્સંગમાં આપણને બધા અનુભવ જ્ઞાની પુરુષ સત્સંગ દ્વારા જ્ઞાન દ્વારા બધો થયો છે ને આપણને બોલતા નથી હાજરીમાં ગેરહાજરી એની હાજરી થી થતી ક્રિયા ને પુરુષાર્થ નથી કહેવાતો પરંતુ પોતે સ્વભાવમાં રહીને પોતાની સીટ પર રહીને થતી બધી ક્રિયાઓને જોઈ જાણું એ પુરુષાર્થ છે શું છે કયો પુરુષાર્થ છે અને કોઈને ખબર ના પડે કારણ કે જગત એ ચર્મ ચક્ષુથી જોયા કરે છે માટે તો જ્ઞાની પુરુષ ઓળખાતા નથી જ્ઞાની પુરુષ પ્રત્યે આપણને અંતરમાં ભાવ કેમ નથી આવતો હું મારી વાત કરું છું તમારી નથી કરતો કારણ કે આપણે આપણી સમજણ માપીએ છે શું કરીએ છીએ દશા વર્તે દેહા બાકી કશું ખબર પડે નથી એનો મતલબ કે કઈ શક્તિ નથી એવું નથી પણ એ જ્ઞાની પુરુષ ભક્તિ આપણને તો સવાર થી સાંજ સુધી દાદા મળ્યા છે પોતાનું આત્મ સ્વરૂપ મળ્યું છે તો આપણે કોક દાડો ટાઈમ મળે અઠવાડિયામાં એક વાર આ રવિવારે લોકો ગવર્મેન્ટવાળાને બધા રજા રાખે છે ઓફિસોમાં રજા હોય છે કે જેથી લોકો આરામથી ઉઠે અને શાંતિથી ચા નાસ્તા કરે ને રિલેક્સ રહે છે તો આપણે એક દિવસ એવો કાઢવો કે અઠવાડિયાનું કામ આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતે અઠવાડિયું મારું ગયું આત્મ રહ્યો કે અવસ્થા સ્વરૂપે રહ્યો હું પ્રદીપ થઈને જીવ્યો છું એ મારો મોક્ષ માર્ગ છે આ જગતને કરતા જોયું તે મોક્ષ માર્ગ છે એ પાંચ આજ્ઞા શું છે કારણ કે આ તો કેવું છે કે પોતે જ્યાં સુધી મને તો એવું સમજાય છે કે આપણો પોતાનું આત્મસુખ કોઈ રોકી શકે એવું નથી કારણ કે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે કેવું છે બીજી વસ્તુ કે જગત એમાં કોઈ વચ્ચે દખલ કરી શકે એવું નથી બહારનો માણસ જે દખલો છે આ મન વચન કાયા અને એની અંદરની અણસમજણો જ કામ કરે છે શું કરે છે તમે જો ઘરમાં બેઠા હશો અને તમે ચા નાસ્તો કરો ને પછી તમે આમ સે જોશોને લાગે કે હવે આજે કશું કામ નથી તો તમને ક્યાંક ને ક્યાંક તમારી અંદર પડેલી ગાંઠો ફૂટશે શું ફૂટશે પણ એને જોવી જોઈએ તો કે શું કહેશે ગેલેરીમાં જવું ટીવી ચાલુ કરું હવે ગરમી આવી છે પંખો ચાલુ કરું સોફામાં આડવો પડું પેપર જોવું મોબાઈલ જોવ હવે કંઈક ને કંઈક થતું તો હશે કે નહીં થતું હોય એ કનીક્રિયા છે એ આત્માની ક્રિયા છે તો કે અક્રમ વિજ્ઞાન એટલે શું તકે આ ક્રિયા કરનારું આ બધું કરે છે ત્યારે આપણને જોઈએ અને આપણે એને પછી કહીએ એટલે એમાં શું છે એમાં દાદા ભગવાન છે આમાં તને બોલાયો કોઈએ તમે જોજો આપણને કોઈ બોલાવતું નથી પણ છતાં આપણે જૂની આદતોને કારણે કઈ આદત હું પ્રદીપ છું એ અજ્ઞાન માન્યતાને કારણે આપણે આ સંસારની તમામ રિલેટિવ અવસ્થાઓમાં આપણે ઘરક્યા જ કરીએ છીએ શું થાય છે ગરકવું એટલે નવરા પડ્યા નથી અવકાશ આવ્યો નથી એટલે સંજોગોના ઝપાટામાં આવી જઈએ છે શું થાય છે આપણે ક્યાં સુધી જવાનું હશે કે કોઈ પણ સંયોગ હું મારી જગ્યા એ અને કયો ભેગો થાય છે અને કોણ વિખરાય છે એ જોવું તે આપણું કામ છે એ સ્ટેજ સુધી જવાનું ખરું કે નહીં કોઈ બોલતું નથી તો કે કરવા જવાનું છે હું અહિયાં બેઠો હોઉં अरे तेज अनेक साढ़ा बारे के बारे आया कोई महात्मा तीन चार जन समझो अठो आम सरस मजा ना सत्संग चाल कीतन भक्ति भालतु हो नजर पड़े कि बार वगैयातवा तैयारी है जावे थोड़ी वार्मा कोई बे महात्मा तो अंदर कई गांठ फूटे मारी बात करूच नहीं એ બાર વાગે જમવાના ટાઈમે તારે શું છે અને જો ત્રણ ચાર વાર રેગ્યુલર એ ટાઈમે આવતા જુઓ તો શું થાય બોલતા નથી પોતે પોતાની જાતને કેવું એ બાર વાગે રોજ રેગ્યુલર શીતસંગમાં કીર્તન ભક્તિ જમવાના ટાઈમે જ આવે છે પછી હોતા નથી અને આજે ફરી હાજર હોય છે પણ તારી થાળી માંથી લઈ ગયા કે કઈ થી લઈ ગયા बोलता आ केवगड़ियों केव डखाडखलियो माल केव पड़ोस हमेशा दरक जगह परफेक्ट छबित करे शे ज्यादी हूँ परफेक्ट छु एट के पोता प्रकृति ने परफेक्ट मान ज्यादी आप जीवता होरुषार्थ थी सके ते समी सको जो? નિરંતર પોતાની ભૂલ ક્યાં છે એ શોધવાની એટલે શોધવા જવાની જરૂર નથી મને તો મારી નબળાઈઓ દાદાના જ્ઞાનથી તો મને એટલો અહોભાવ થાય જેમ તમને થતો હશે કે સંજોગ ભેગો થાય વ્યક્તિ ભેગી થાય અને પોતાની નબળાઈ ઊભી થાય એ આપણને ઓળખાય એટલે ઘણું થયું બીજું શું અઘરું છે અક્રમમાં આ ઘરમાં તમે જોજો છોકરાઓ બેઠા હોય કે કોઈ પણ હોય ને તમે જેને એને જોશે ને સોફા પર બેઠા છે ના નથી બેઠા એ તોફાન માં પડ્યા છે કઈ તો પોતે શરીર સોફા પર બેઠું હોય અને અંદર ધમસાણ કઈ બાજુ ચાલતું હોય ઘરની વ્યક્તિઓ આમ છે પર બેસી ને આ કામ કરવાનું નવકલમાં બોલવાની હતી જોજો ઘરમાં બેસીને પણ રિલેટિવ રિયલ જોવાનું નથી ફાવતું ખ્યાલ આવ્યો ને જય જાય તય માત્ર રિલેટિવનું એટલું બધું ઇમ્પોર્ટન્સ અજ્ઞાનતામાં અપાઈ ગયું છે એ જ માલ બધો ખાલી થાય છે શું થાય છે પણ એ ખાલી થતી વખતે જો આપણે જાગ્રત થઈએ પણ એ જાગૃતિ ક્યારે આવે છે તે કે પ્રત્યક્ષ પુરુષ જેને પ્રગટ પુરુષ ભેગા થયા હોય એમને હંમેશા આપણે પ્રાર્થના કરતા રહેવું જોઈએ શું કરવું જોઈએ એ ભગવાન મને જીવતા આવડતું નથી ભલે તમે મને જ્ઞાન આપ્યું છે પણ મારું ઠેકાણું પડતું નથી તમે મારું રાગે પાડો શું કહું છું પણ જો આપણને દાદા બેઠા હોય તો આપણને કેવું લાગે હું પરફેક્ટ છું એવું લાગે કે ના લાગે બોલો કહેશો નહીં કોઈ હા કોઈ આંગળી ઊંચી નહીં કરવાની એ સત્સંગમાં બે વાક્ય નીકળે ને તો હોય બુદ્ધિ આ આમ કંઈક વાંચ્યું હોય કંઈક અંદર સાંભળ્યું હોય તો આપડી બુધિ કહેવું કોઈ બોલ્યું નહી કશું પણ આ તો રોગ જ ના કેવાય ને આ તો ભરેલો માલ જેનો છે તે હું નથી એવું કોઈ સંજોગો મના હોય શકે આપણે ગોટાળો માયરો છે વસંતભાઈ સાહેબ બરાબર છે હે મોક્ષે જેને જવું હોય ક્યારેય પોતાની પ્રકૃતિનું ઉપરાણું લે નહીનું પણ એ શક્તિ ધીરે ધીરે આવે એવી છે ને તો જો આવું સમર્થ પુરુષો આપણને ભેગા થયા કરે આપણી સામે હોય એમની સામે આપણે બેઠા હોઈએ પણ જો આપણને કઈ ખૂણે કાચા પડી તો લોસ એમને નથી એમના દર્શનમાં જ્ઞાનમાં હોય તો આપણને ઉચક્યા જ કરે પણ આપણે ગમે ત્યારે પણ મજબૂત તો થવું પડે ને પ્રાર્થના કરીને કે નહીં એટલે આ પ્રકૃતિનું જે વસ્વું એટલું બધું છે જો ખરેખર જેવા આત્મા આનંદ શક્તિવાળો છે પણ તમે સવારથી સાંજ જોશો ને તો તમને પોતાને દેખાશે જો તમારે ટીવી જોવું હોય એક કલાક લગ્નમાં જવું હોય બે કલાક આ સંસારની કોઈ પણ તમને ગમતી ચીજોમાં તમે દસ કલાક આપણે જો વપરાઈ જશે ને ખબર નહીં પડે પણ તમે એક કલાક કે દસ મિનિટ વિધિ કરાવવા બહાર જો ને એને જો વાતમાં તમને કેમ લાગે છે હું મારા અનુભવની વાત કરું છું અનુભવ એટલે આખો દાડો રજડ પાટમાં ગયા પછી હું ખાલી એમ કહું કે લાઈને ભાઈ દસ મિનિટ આપણે અસીમ જયકાર બોલીએ એક માણસ મને સાથ નથી આપતો તમને તો આપતો હશે ને બોલતા નથી આપે છે ને તમને કરાય તો જોજો કારણ કે ના આપેવું નહીં અને આપેવું નહીં દરેક ના પોત પોતાના હિસાબો પોતાની એની સમજણ એના ઉપર છે શું છે પણ આ માલ બધો આપણો એવો કરેલો છે હું મારી વાત કરું છું તમે તમારું જોઈ લેજો સાચો આપણે મોક્ષ માર્ગી ખરા આપણને દાદા મળ્યા ને એમની કૃપા પણ સાચી બધું જ સાચું પણ પુરસાર્થ શું છે समझे शुभ पुरुषार्थ मे कोई नी जरूर पुरुषार्थ में तो ज्ञा पुरुष प्रार्थना करोक्ष मार्गे पग थी, थी चालू आज्ञा धर्म चलते दस्था में सीट पर रही विचरव एटे पग वगर विचरण थमो सिद्धां એમાં પગની જરૂર હોય શકે જ નહીં ખ્યાલ આવ્યો આત્માને પગ છે તો કેવી રીતે સિદ્ધાળમાં જતો હશે બોલો પોતે અનન શક્તિ પરંતુ આ જો અજ્ઞાન સંજોગોથી આપણી નબળીઓથી આ જો ઢકેલું છે શું છે તમે તપાસ કરજો કે પોતાની ભૂલો આપણે આખા દિવસમાં કેટલી શોધીએ છીએ ધંધાવાનો કેટલો કમાયો એનું તારણ કાઢશે ખ્યાલ આવ્યો જેને જેમાં ઇન્ટરેસ્ટ છે એનું બધું એની પાસે કેલ્ક્યુલેશન છે એનું બધું વિઝન છે એની પાસે માથાકૂટ છે પણ આપણે આટલું જ જોઈ લેવાનું કે આખા દિવસમાં આપણે કેટલી ભૂલ આપણી ઓળખાઈ હું આજ્ઞાની વાત કરતો નથી કારણ કે હું આજ્ઞામાં હંડ્રેડ નથી પણ ભૂલ તો જોઈ શકીએ ને આપણા પ્રકાશમાં ભૂલો ને સાહેબ ભૂલ થતી હશે તો ભૂલના ખટકારા થાય છે એક માથું દુખે ને જો છાતી દુખે ને તો ડોક્ટર પાસે પોચી જાય એટલી એને દેહ વેલ્યુ છે પણ જ્ઞાની ને પ્રાર્થના કેવી રીતે કરે જ્ઞાની ની વેલ્યુ હોય તો કરે ને પ્રાર્થના પણ જો હું થઈ ગયો છું સર્વસ્વ તો હું જો આપતા પુત્ર થઈ ગયો પરફેક્ટ તો પછી મારા દાદાને પ્રાર્થના કરવા રહી જ ક્યાં प्रत्यक्ष शिव बोलव शिव ने शिव स्वरूप न ओ तो अंतर में होती હું તો મારી જાતને ક્યારે પણ મને તો એક જ વસ્તુ સમજાય કે આપણે આપણામાં રહેતા શીખો આપણે એવી રીતે જીવતા શીખો કે કોઈને આપણા જરાય ગોદો કેમ ના જરાય વાગે નહીં શું બુદ્ધિ થી નહી નહી નહીં ગોદા વાગતા ઘરમાં આજુબાજુ કોઈને બોલતા નથી કેમ એને માફ કરાય પોતાની જાતને માફ કરાય ઘરમાં શામાં ગોદા વાગે બોલો આત્મામાં રહેતા હોય તો કોઈને ગોદો વાગે અવસ્થામાં જાગૃતિ નથી હોતી એટલે પ્રતિકમણ બહુ જ જરૂરી હોય છે શું હોય છે અને પ્રતિકમણ એટલા માટે કરવાનું છે કે જીવ માત્ર માં ભગવાન જ છે શું છે આબરુ કઈ જાય છે भगवान पे जाए ज्ञान मैं छता दादा न कर चोखो कर रखा कोई दिवस आ बहनों ने पूछी जोजो जो, काम वाली ना आए न तो जाते वसन घसी ना अठवाडा मुकी राखे पूछो एम કારણ કે એમને ખબર છે કે બીજેદાર થાળીઓ વાપરવાની છે શું છે ચોખ્ખી જોઈએ શું જોઈએ એટલે કામવાળી ના હોય તો ઘર ને વાસણ સાફ કર્યા વગર આપણે વાપરતા નથી આપણે જાતે કરીએ છીએ તો જ્ઞાની પુરુષની હાજરીમાં આ એઠવાડા વાળું વાહન છે કેવું છે તમારું નહીં મારી વાત કરું છું જ્યાં સુધી ભિન્નપણાનો સ્પષ્ટ સ્વાદ ના આવે ત્યાં સુધી હું કેમ अक्रम विज्ञान वो जातवा समझवातर के અને સતત જ્ઞાની પુરુષને પ્રાર્થના જોઈએ જ્ઞાની ને કોઈ પ્રાર્થના ના કરી શકે કોઈ ના કરી શકે જો તમારું શરીર સારું હોય કોઈ દવા લે છે દવાખાના કોઈ વાંધું પડ્યું હોય ને એને જોડે લઈ જવું પડે તો જાય પણ હોય ખોસાવડાવે બોલતા નથી લાદું એટલે જ્ઞાની પુરુષની હાજરીમાં આપણે એમને પૂછીએ અનન્ય ભક્તિ એટલે શું હું કેવી રીતે બેસું તમારી હાજરીમાં ઘેર જઈને કેવું પાકું કરું મારું મને રસ્તો જડતો નથી મારે તો તમે વિસારે પડો એ મને પોસાતું નથી તમે સમજ્યા હું શું કહું છું અહીંયા બેઠા સંજોગ વે દ્રહોળામાં ગયા કામ થઈ ગયું ને तुमने करें फीट नही थे प्रत्यक्ष अपने भले ना उदय ना हो पर अंतर एटा समर्पित हो शुद्ध आत्मा छू भक्ति कर આપણને કોઈ રોકી શકે એવું નથી જ્ઞાની પાસે સતત એટેચ થાવી ગયું તો એ ક્યારેય ગેરહાજર હોય શકે જ નહીં એની તમામ શક્તિઓ કામ કર્યા જ કરે હું આજનો તમને એક પ્રસંગ કહું છું કે હું યોગા કરતો તો પછીથી બધા સંજોગો જોતા મને લાગ્યું કે નિર્ણય ખોટો થયો છે એટલે મેં ખાલી પ્રતિકમણ કર્યું શું કર્યું એટલે કનુ દાદાજીને પ્રાર્થના કરી કે તમે અહીંયા સત્સંગમાં આવવાના હોય એક અને મારો નિર્ણય આવો હોય કે કોઈને દર્શનના અંતરાય પડે શું થયું એટલે મેં એમને પ્રાર્થના કરી કે આવો યોગ મને ક્યારેય ના હોજો કે જ્ઞાની પુરુષ હોય અને કોઈને દર્શન કરવા ન મળે આ ના હોય એમ કરીને યોગા કરીને તો મારું આમ કામ કરતો હતો પ્રાર્થના મારી પૂરી થઈ અને કુદરતી સત્સંગ નો યોગ આવ્યો એટલે હું તમને કઉ છું કે જ્ઞાની પુરુષો ની કિંમત આપણને સમજાતી હોય એ આપડી રીતે સમજાય છે શું છે ખોખા જોશો નહીં आ अंतर वी पड़ो प्रार्थना कर दस मिनिट मीवती मूर्ति देह थी देहनी आत्म स्वरूप जीव तो पुरुष मलो अति अति मुश्किल એ વાત માત્ર પોતાની જાતને કો? કોને કહો કુપાળુદેવ તો કહીને ઉદય એવો છે પણ હજુ પણ હું કઉ છું કે બોલવા કરતા સમજીને સમાય જાઓ શું છે સમજીને સમાય એનું કામ કરશે જોજો માટે જ્ઞાની મળ્યા છે એ દેહધારી પરમાત્મા છે કે નહીં તો હાજરીમાં કેમ રહેવું એટલે કે કોઈ લફડામાં નહીં પડવું કોને શું પૂછ્યું અને કોને દાદા શું જવાબ આપ્યો દાદા કોની સાથે હસ્યા દાદા કોની માથે હાથ મૂક્યો હું તો મારું મસ્તકરી લેવા વાળો પુરુષ જો ભેગો થાય ને તો બધું હોપી દેવું જોઈએ કોઈ બોલતું નથી કશું એક કરી જોજો એનું શું ફળ છે એની શું અનુભૂતિ છે એ ખ્યાલ આવશે આવે છે દરેક મહાત્મા કે ભાખરી શેકતા હોય ને અને જો ગેસ એકદમ પ્રોપર ના આવે ને તો પૂછો ભાખરી કેવી થાય એટલે લોકો એવું કે જરા મચેડે કે હજુ કદાચ ફાસ આવે તો સારું કારણ કે પ્રોપર હીટ જોઈએ શું જોઈએ અને હંમેશા એ પ્રોપર હીટ જ્યારે કોઈપણ ચીજને મળે જો વધારે પડતી હીટ હોય તો બળી જાય પણ પ્રોપર કહું છું શું કહું છું આધ્યાત્મમાં તો પ્રોપર એટલે શું ઓછું જ પડે કારણ કે આ કળિયુગનું પૂઠ્યું છે શું છે બહાર નીકળે ને સમોસા ભાવે બહાર નીકળે ને ચંદુલાલ જોડે મજા આવે ખ્યાલ આવ્યો ને અને રસ્તામાં ગયા ટ્રાફિક જામ થઈ ગયો જો કોઈ અથડામ વચ્ચે આવ્યો ને તો તો ક્રોધ માનમાં આવેલો હંમેશા હોય પ્રજ્ઞા હાજર ના હોય મારું મારું થાય છે કે નહી બોલતા નથી કોઈ હવે મારા પણ કરાવડાવે પણ મારા પણ ઓળખવાનું ખરું નહીં આપણને ખબર પડી હો આ જેને મારું કે છે તે આપણે નહીં તો આ ચંદુલાલ ને છે એટલે આની દવા થાય તારું છે આ તું જોડે લઈ જવાનું મળ્યા છે દાદા ભગવાન છે અમે તારી જોડે અમારી હાજરીમાં પાસરો તો થા ભલે ભૂલ કરી આવો નક્કી કરાદા મને શક્તિ આપો જો પડોશી ધર્મ કયો ધર્મ દાદા આપણને બધાને પડોશી ધર્મ એટલો એસ્ટાબ્લિશ કરી આપ્યો છે આઈ એન્ડ માય વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખી છે હવે આપણે રહી નથી શકતા એ બધી વસ્તુ જુદી છે આખી પરંતુ ખટકારા હોય કે ના હોય હે પોતાનું કેમ ચલાવી કર્મ ના ઉદય જગત માં જ્યાં ભટકે ત્યાં દો પણ આપણે આપણે ભટકનારા છે આપણે ભટકવું એટલે શું કર્મ ના ઉદય શરીર ભટકે शुद्धात्मा भटके कर मैं बोलता नहीं ख्याल आटकाम खड़ती जाए शु थी जाए कि धीरे धीरे धीरे संजोगोंग थो जाए स्थिरता थती जाए जोड़े जोड़े आनी स्थिरता शुद्धता थी जाए मू किमत भूलो उधना साचा खोटा ने भटका एम टाइम का बहनों के भै के घर चलाव मादा थे तो सर ઘરમાં ચા નાસ્તા આપા ભાઈ ધંધા કરી દાદા મળ્યા પછી નથી નિયમથી ખરે શું થાય પણ લક્ષ નક્કી કરું અને હું તો કઉ છું કે આપણે દાદા ને પૂછીએ હું તમારી હાજરીમાં કેમનો બેસું પાસરો કેવો કારણ કે મને મારું હિત શું છે મને ખબર નથી એવું બોલતા નથી આપણે બધા નક્કી કરવા જેવું છે કે દાદા મળ્યા પછી મારું જીવન દાદાની ભક્તિ દ્વારા એવા નિયમથી જવું જોઈએ એની ગોઠવણી કરીએ આપણે શું કરીએ જો હું કોઈ પણ કામ કરીશરિટી નહી ચાલે દાદા ભગવાનની વાત કરું અમે ભૂખે મરી સુકે છે પણ ક્યારેય પણ કન્સ્ટ્રક્શનમાં સ્ટીલ અને સિમેન્ટની ચોરીઓ નહીં કરીએ બોલો બીજી વાત જે મને ભેગો થયો એને સુખ થવું જોઈએ આપણે બધા બહારના લોકોને સુખ ના આપી શકીએ પરંતુ નક્કી તો કરી શકીએ ને હું તો કહું છું ઝેરોક્ષ ટાઈમ આવ્યો છે આ ચોપડા ફાઇલ ના કરાય મને જે ભેગો હોય તેને સુખ થવું જોઈએ એવું નક્કી કરીએ એટલે આપણને તરત આ છોકરાઓ ઘરના મેમ્બરો ને આપણાથી વ્યવહારથી દુઃખ થતું હોય તો આપણે તરત જ આપણે રિપેર કરી શકીએ नक्की न करू हो बदाएं केलनपुर आवा नक्की कर वेलू मोड़ू थे तो केलनपुर में आए के नही ट्राफिक हो पता रहा घेर तो आप नियु तो जी सके वगवानी हाजरी मूर्तामूर्त परमात्मा हाजरी और अपनी आत्म स्वरूप हाजरी यम नक्की जितु पॉजिटिव आज्ञा धर्म न જે નક્કી કર્યુંન્ય ભક્તિ મને કેવી રીતે ઉત્પન્ન થાય તમારે જે એની અંદર કન્સ્ટ્રકશન કરવું એ કરો કાપ ભાડ કરો પણ મને કરાવડાવો એક શું કહું છું અનન્ય ભક્તિ આ શરીર રખ્યા થવાનું છે અને રક્ષ્યા કરવા નહી જવું પડે એમાં લોકો એને રાખોડી કર્યા વગર રહેવાના નથી તો એના કરતા આપણે હાજર છીએ તો હાથ પગ પાસરા છે અને દાદાજી હાજર છે તો શિવરાત્રી માંથી આપણી રાત્રિ તો હવે જતી રહી છે અજવાળું થઈ ગયું છે पर कोई बोलिया नहीं कला जातो लेवे प्रदीप भाई आपता पुत्र नीव्या तेल आ પોતાની પોતાનું ઇન્ટરવ્યુ પોતાનું એકાઉન્ટ પોતે ચેક કરવા જેવું છે આઈ ગયા લાગે દાદાજી આઈ ગયા દાદા ભગવાન અસીમ જય જયકાર હો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 દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા સીમ જય જયકાર દાદા ભગવાસીમ જય જયકારો હો સીમ જય જયકા ી મ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના જય કારો રા ભગવાન સિંહ જય કારો રાા ભગવાન સિમ જય જય કારો રાા ભગવાન જય કારો રાા ભગવાન સિમ જય જય કારો રાા ભગવાન જય કારો રાધા ભગવાન સિંહ જય જય કારો રા ભગવાન જય કારો રાા ભગવાન સિંહ જય જય કારો રા ભગવા સિંઘ જ કારો દા ભગવાન સિંહ જ કારો દા ભગવાન સિંઘ જ કારો દા ભગવાન સિંહ જ કારો દા ભગવા સિંહ જ કારો દા ભગવા સિંહ જ કારો દા ભગવા સિંહ જ કારો જય સચિદા જય સચિદાનંદ જય સચિદાનંદ નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો વરિતામો વરિતામો વમો લોયે સવ સાહમ નમો લોહુ પંચન મુશો પચન મુ વાસુદેવાય નમો ભગવતેમ નમ શિવા ઓમ નમ જય સચિદાનંદ જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાન સચિદાનંદ જય સચિદાનજી પત્ની રત્ના સંભા કોઈ સરસ કવિરાજની અચ્છા તો સંભાળ રખો હા નહી નહી સંભાલ કે રખંગે દાદાજી ગલા સંભળા હેમ મે ભાલના સરસ્વતી મમતા નહી રખવાતી લક્ષ્મીજી મમતા ક્યુ રખવામે ગુણ હૈ લક્ષ્મીજી લક્ષ્મી ગુણ હૈ કે જો મમતા ન રખે ઉકે પાસ જ <laughs> और जहां तक ऐसा रहे वहां तक टिक अगर उसने गड़बड़ कही प्रमाद हो गया तो थोड़े समय बाहर आ जाना वो <laughs> तो उनका स्वभाव है आना जाना तो हाँ हमें समझना चाहिए कौन आई चश्मा वाली कौन है जागरूक मेरे पुज प्यारे काका जी की मैं बच्ची बच्ची हूं तू ગુરુજી કાં ગયે ગુરુજી હરીશ નહી આરીશ જી હેન્ડ પરમપ્રિય મિત્ર હમ હર્ષીલા હમે યોગ હુઆ હૈ કે મર આપી પ્યારી રાજુલ નિમિત્ત બન ગઈ હા વી अगर हमें आए तो आपके घर हमें रखेगी नहीं, उस नहीं गुरु जी सभी महात्मा को कोई भी महात्मा आओ हमें जो महात्मा नहीं है उसको यही नहीं समझते महात्मा नहीं है लेकिन भारतीय जरूर है सबके लिए हमारा घर खुला है घर का चीज वस्तु ले जाएगी घर कहाँ ले जाने वाला वो लोग <laughs> और जो चीज वस्तु में ममता हुई तो जाने ही वाली है <laughs> શિવજી મહાદેવજીવો કા મહેવિન જ્યોતિર્લિંગ સ્વરૂપ પરમાત્મા પ્રકાશ છે ભગવાન ઓર હે સબકે અંદર બિરાજમા તો અચ્છા પદ લગા જમાવધુન હમ વિલો મઈક રાખજો બીનવાડ બહુ સરુ બહુ સરુ હવે તમે સતરંગીણી પાન નંબર 3 અહીં અગર 150 જનનો થયો તેનો રિપોર્ટ મે નિશ્ચિત નક બનાવશે તમે બે થી કરો આકન વિજ્ઞાનમાં જવું જોઈએ બતો જય સચ્ચિદાન ચાલવા દો સાહેબ હસતે મુખે જય રપીએ નલ કન્ઠિખાનદાન ઠા ની સ્પૃચકને ખપે નહી મને ખપે નહીં હસત મુખે ઝ કંઠાનદાન નીલ સ્પૃ અયા ચકને ખપે નહી માનતા સ્પ્રોયાક ખપે ન જગત ઉદય અવતાર દેશ ના તિસ્ૂત જ્ઞાન જગત ઉદયા સર્વમ પરમાન જ્ઞાનલા સર્વ માન્ય પેહાધાસંચલા સ્થૂળ સુ ક્ષ્મવર ગણા ખૂંચ સુક્ષ્મણા ગને ગરી વીટા બ સ વાર વિજે અવો કાસ શલકમાં છે પૂર્ણ જ્ઞાન બ્રહ્મા વેલા છતા શીલ કા છે પૂર્ણ ઝાડપાન પશુ પંખી ચતુર્ગતિ જીવાતમેશોંખી ચતુર્ગતિ જીવાતમે સર્વ્યાપક અભેદ કાવે પોસત મુખે ઝે નીલ કંઠાનદાન જેર કાન સ્પૃન ખપે નહીં મા સ્પૃ ચક નિ માતા સકલ બ્રહ વંદ તે મૂળ વિશ્વ તમે ગુરુ તમ જ્ઞાન જ્ઞાન સુક્ષમે ગુરુતમ જ્ઞાન જે પુભાનને આત્માબીનંદ્યુ મેણ આત્માંદ રણ કે ઘટ ઘંટર જય jay ઘટ ઘંટડી આપડે બધા ઘડા છીએ કે ઘટ છીએ ઘડા કેવું તો સારું ના લાગે ઘટ કેવું સારું લાગે ઘટ કેવું સારું લાગે જ્ઞાની પુરુષ અભિવ્યક્તિ કેવી સુંદર હોય છે કોઈને દુઃખ ના પહોંચાડે કબીરજી તરીકે એમની પાછળ જતા મન થી વાણી થી કાયા થી આ કળિયુગમાં પાછા કળિયુગમાં આના કારણે જ શિરડીનું એ કયું મંદિર સાંઈ બાબાજી શિરડીના સાંઈ બાબા આજે પણ ત્યાં જીવતા સ્વરૂપે બધા કેટલા બધા પરંતુ ધીમે ધીમે શું થાય છે કે આવા એક જીવંત વ્યક્તિ દેહ સ્વરૂપે વિદાયે લે છે ત્યારે પાછળથી લક્ષ્મીને લક્ષ્મીના તો એ તો ઢગલો જ બધો વરસ્યા કરે નર્યો પરંતુ એનું સંચાલન એનો વ્યવહાર એ આપણા બધાના હાથમાં આવ્યો હોય એવી રીતે ત્યાં આવ્યો બધા મંદિરોમાં આવ્યો એ બહુ મોટું અગત્યનું છે પરંતુ આ કાળમાં આપણે કોઈને કઈ કહી શકીએ તો નહી જ પરંતુ આ સંદેશો વેપારમાં ધર્મ જોઈએ એમાં વેપારને બહુ સારી રીતે વિસ્તૃતતા કરીને સમજાવો ઘટે શું કહ્યું વેપાર ને વેપલો તરીકે બહુ જાણે છે સારી રીતે ગુજરાત ખરું ને એટલે એ વેપાર આપણો એટલે એવી સમજ બહુ વિસ્તૃતપણે આપવી પડે એ સેન્ટ્રલનું રિસર્ચ સેન્ટરનું કામ છે કરવું પડે તમારે જ્યારે જુએ તો નિમિત્ત જે બની શકે એવાને બોલાવો અમે રસિક કહીએ છીએ શરીર નરમ થઈ ગયું છે કહી ગયા નરમ થઈ ગયું છે હા મહેન્દ્રભાઈ કહેજોક જરા બરોબર બરાબર એમને બહુ અનુભવ છે પુષ્કર રંજનબેન કહેજે જરા અનુભવ બહુ છે જરા કે આપો વિજ્ઞાનમાં થોડું થોડું આપશો શું કે છે આપી શું કે છે મહાશિવરાત્રી નું પર્વ છે બહુ સુંદર છે તો આજે આપડા આપતો નવીન આનંદ સ્વામીજી કે તમે મળ્યા હતા મહાસતીજી ને સાથે કોણ હતું નિમેશાનંદજી નેમિચંદજી આવ્યા છે ધીરુભાઈ શરીર કરાવવા પડું છે એટલે થવું જ પડે ને પણ તપ કરતી વખત આપડે કરવા પડું ના રે એવું છે સાહેબ આ શબ્દની ગોઠવણી છે આપણી બધાની જોડે છે ત્યાં મહાસ મહાસજી મળ્યા હતા એમને ધીરુભાઈ અને આ મહાસ જરા ઉમરમાં અને સ્વાસ્થ્યમાં થોડાક કમજોર છે દેહ કરીને પણ એની ભાવના જો અમે વાંચી સંભળાવીએ છીએ તો એમને આપ્યું છે આ મળ્યા પછી એમને જે સ્વાદ આવ્યો અને અનુભવ થયો તે મોકલ્યો છે એમને વાંચીએ બોલો પણ આ ઉર્દુ ભાષામાં છે ચાલશે હે ના હિન્દી ઉર્દુ છે પૂજ્ય દા આ ઉદયપુર ઉદયપુરથી આવ્યો છે પૂજ્ય દાદાજી તમારા પર આવ્યો સસુરા હૈ ઉદયપુર નીના ચિલ્લાતી હૈ પુના ઘર આયા ને અરે મારે રસિક ભાઈ સચી બાદાજી પરમ વિનયુક્ત પ્રણામ પરમ વિનયુક્ત પ્રણામ આપશ્રી કા સ્વાસ્થ્ય ઉત્તમ રહે શાસનેશસે અભ્યર્થના દાદાજી કઈ મહિને પૂર્વે દાદા ભગવાન સ્વર્ણ મુકુટ પહે તથા આપશ્રી દર્શન સ્વપ્ન મેં હુ શ લખા હબ તક મુજે દાદાજી દાદાશ્રી કે જ્ઞાન વહી મુજે સમજ નહી આઈ દો વ્યક્તિત્વ કોણ હૈને પ્રથમ બાર સ્વપ્ન રાજીવ ગાંધી કોદા ભગવાન કુક્સ આને લગી ઉોટો દેખ કર સ્વપ્ન ક્લિયર હો મુજે એકદમ વિતરાગ વાણી અતિ રુચિ પ્રતીતિ ભાગ આજ કલ પડ રહી હું આઠ ભાગેલા આનંદ આયા અની પુરુષ અપ્રત્યક્ષ હો આત્મ અનુભવ હોય અંતરાય તોડ દીજે નિજ પદ મેં સ્થિર કરા દીજે મુજે બ્રહ્માંડ કા સ્વામિત્વ દે દીજિયે વ્યવહાર કો શુદ્ધ કર દીજે ઇસ પ્રકૃતિ કે અનંત દોષો કો દૂર કરે આત્મા દે દીજે પાંચ આજ્ઞા મેક્તિ દીજે હમ અમદાવાદ નહીં આ પાથ કે કારણ અમદાવાદ મહાશજી આવ્યા હતા ત્યારે નહીં આવી શક્યા બરોબર છે ને स्वास्थ्य के कारण हालाकि इस लक्ष्य से चले थे नहीं आ पाए फिर भी इस लक्ष्य चले थे बिना कितनी लगती है आप श्री का भी नहीं है, जैसे भी करके हल, हल लाइए हमेरा निवाडा ला दीजिए हमेरा ज्ञान का तो स्वास्थ्य मंदिर દાદાજી અચ્છા હૈ બત દાદા મુજબ ક્યો દિખે ખુદ મેં નહી જાનતી પર જ્ઞાની પુરુષ કે પ્રત્યક્ષ દર્શન જ્ઞાન વિધિ ની તીવ્રતમ ઈચ્છા શેષ હૈ અબ દાદા સાર દર્શન મોહ વ ચારિત્ર મોહ કે પરમાણુ ઉડા દીજે आप तो अनंत सिद्धियों के स्वामी है अंतराय भी आप तोड़ेंगे आप मोक्ष मुझे दे दीजिए वह भी अति अतिशीघ्र मेरा निवेदन व्यर्थ नहीं जा सकता मुझे पूर्ण विश्वास है दादा कृपा कीजिए और भव नहीं चाहिए जल्दी से जल्दी पदार्थ आइये आप तो मोक्ष दाता हो आप करुणा बरसावे पुनः प्रणाम साधवी सुभाषा પાંચ સાત સાધ્વીઓ મળ્યા સાધ્વી તો ઘણા મળ્યા પણ જેને આ દુલીપસિ આપકો ક્યાં બોલું જો ભી બોલો દુલિપસિંહ કહેગે તો પંજાબ જાણ પડે પતિયાલા ये दिखा आपने सुना देखा क्या अभी तो मिले भी नहीं है स्वास्थ्य के कारण अहमदाबाद आने वाले थे नहीं है तो निमेशानंद जी नवीन जी और जिस आपतपुत्रों को आ सके ऐसा संयोग हो गो, वो पांच आपतपुत्र आवे हमारे साथ क्या बताया और आज ज्यादा आपदा को सभी को आना हरकत नहीं है लेकिन हम जानते नहीं एक क्षण के बाद क्या होने वाला है Hello. लेकिन यह भाव प्रकाश कर सकता है हमें तो हम जरूर जाएंगे उदयपुर शीघ्र शिग्र। में रजा देना पूरी हा? चलो और यह आपके अहमदाबाद से कोई आए अरे हमारे न सकल संपत्ति अरे दो दो दो सकल संपत्ति क्या है आप में से कौन है संभालने वाला भावी जैसा सुधीर भाई साहसर का होना चाहिए साहित्यकार आप दोनों से कौन है साहित्य लेकिन संभाल सकेंगे आप है? बोलो ने वो क्षत्रियो का का गुण होना चाहिए क्षत्रिय किसी का स्वर लेता नहीं लेकिन दे जानता है कोई स्वर ले लेता है क्या સર દે હૈ લે લે સકતે હે તો આ બંદર પત્ર આવ્યો છે શું ભાષા સાધ્વીજી નો આપતો પુત્ર સાહેબ એટલે દાદા ભગવાન મળ્યા છે આપણને આટલી આ કલિયુગ ના ચોગરદમથી વેર વિખેર થઈ ગયેલા શરીરોમાં આપણને સમગ્ર કરીને એકત્ર કર્યા છે દરેકને પોતાના મન વચન કાયા સ્વરૂપે આજ્ઞા ધર્મથી આપણું જેટલું એ એકાત્મપણું અંતરમાં કારણ સ્વરૂપે થયું હોય તે આપણા દાદા ભગવાનનું યથાર્થ સમર્પણપણું આપણું પ્રસ્થાપિત થયું કહેવાય સમર્પણ તો સમર્પણ છે પણ સમર્પણ પ્રસ્થાપિત ક્યારે કેવાય પેલી બેન કોણ આવી છે બોલો ને કોણ ડરવાળા પેલા જૂના જમાના મજા ડિબાઇનંદિદાન બોલતા આપ બોલતે કેવું છે લઈએ છીએ પછી એક પદ લે ટાઈમ આપણે શીઘ્રાતિ નક્કી કરના સકતે હૈ લેકિન એ બોલને સંજોગ હમે હાથમાં નહીં હૈ હુ આત્મા ભાવ હમે સાથ હૈ હમ હૈ તો શુદ્ધાત્મા ભાવસે અગર જો ભાવસે કલ્યાણ કા કારણ બન સકતા સ્વામીજી તૈયાર હોદ્દ વાસંદગી કાઉસો હમ નહી પસંદ એસ બોલતે હા મિલતે હૈ લેકિન નાપસંદી કો સ્વીકાર કર સકતે હૈ જબરજસ્ત કંટ્રોલ છે સમજી ના શક્યા અત્યાર સુધી કહું અત્યારે એમનું આ શેષ આયુષ્ય હશે ને આ સંઘને એટલા કામ લાગશે તમે જોજો અને આનામાં લોક સંજ્ઞા નથી નજી મહારાજમાં લોક નથી એવી છે એને આ અજ્ઞાધર્મ પાલનથી દાદાના કલ્યાણ યજ્ઞમાં નિમિત્ત ભાવે રહેવા સંયમ પર્યાય થી પાછું જૈનો નો બધા સ્વીકારો છે પણ એમાં સુવાસ લાવશે જોજો સરખા પણ આવશે અને દાદા ભગવાન બહુ ઈચ્છતા હતા કે આ સંયમ પર્યાય સાધ્વી સાધુ પર્યાયોમાં ક્યાંક પણ એવા હોય ઓપન હાર્ટ જાય મળ્યા છે દાદાને મળ્યા છે નથી મળ્યા પણ બહુ જૂજ મળ્યા છે અમને પાંચ પાંચ આચાર્ય સાહેબો મળ્યા છે એમનો સાધુ બધો સાધુ વૃંદ બધા સાથે અને સાધ્વી જો ઓછામાં ઓછા પચાસ ઉપર તો મળ્યા છે પચાસ પોણોસો રસિકભાઈ ઓપન માઇન્ડ પણ બધાની કઈ આ કયું છે એટલે કઈ આ સંયમ એમને લીધો છે શું એક સાધ્વી મહારાજે દાદા ભગવાનને સ્વયંને મારે જવાનું થયું હતું ત્યારે આપણા સ્થાનકવાસી ભાઈ મહાત્મા હતા ગિરધરલાલજી કરીને આ લઈ ગયા ત્યાં ગયા જ સાથે જ અને સાધ્વી સાધ્વી કંઈ પ્રશ્નો કરવા માંડ્યા કે આપને કયું જ્ઞાન વર્તે છે શું કે છે આપ કયા જ્ઞાનની વાત કરો છો તું કે આપને મતિ જ્ઞાન વર્તે છે શ્રુદ્ધ જ્ઞાન વર્તે છે પછી અવધિ જ્ઞાન વર્તે છે કે મનપર્ય જ્ઞાન વર્તે છે પણ એમને પહેલા કહેવામાં આવ્યું હતું કે આ તો સર્વજ્ઞ પુરુષ છે આ તો હવે આપણી લોકભાષા ચાલતી લોક અલૌકિક ભાષાને ખેંચી કેવું કેવું થઈ જાય છે આપણે લોકભાષાને વખોડવી નથી પરંતુ આપણી અંદર જ ભગવાન વસેલા છે અને એ રાગ દ્વેષથી બિલકુલ મુક્ત છે પરંતુ આપણને એનું ભાન જ નથી ને તો એ ભાન અને ભાનના સંજોગો એવું આપણે જીવીએ તે જરૂર તો ખરું ને શાના માટે સંયમ લેવાનો કે સાધુ સાધવી પણ સ્વીકારવાનું અને બધા સંબંધોને તરછોડવાના ના સંબંધ તરછોડાયા ક્યારે પણ ના તરછોડાય જણાયું દર્શનમાં દેખાયું એટલે લોક કલ્યાણ માટે ત્રણ આપણે મહાવીક તીર્થક્ષિર સંકુલ પ્રસ્થાપિત થયું નથી તરવાના હવે નથી તરવાના થી તરફળિયા કઈ કરવાના નથી તરફિયા કઈ કરવાના સમય ને સમય વસંતભાઈ સાહેબ આપણને દાદા એટલા સુખમાં મૂકી દીધા એટલે નિરાતે ચાલવા માંડ્યા કરવા માંડ્યું પણ થયું તે આપણે આ બધું આપણે કર્યું આખું એ સંકુલ આપણે કર્યું આપડા માંથી કોઈએ આ બહુ સમજવાની વાત છે ભાવનાથી ઉભું થયું આ તીર્થ પરંતુ આ ભૂમિ ઉપર દાદા ભગવાને અમને તો એટલી બધી વિધિઓ કરાઈ છે અને રસિકભાઈ સાહેબ એટલું બધું કમી ગયું એમનું કારખાનું એમનું મેન્યુફેક્ચરિંગ હતું તો એમને રંજનબેન નતું આવતું ખેંચી લે ચાલો આપણે ત્યાં રહેવાનું છે ના ના ગમતું તું ગમતું તું અહીંયા રહેતા તા તો પેલા આપણા આગળના મકાનમાં અને પાછું કેશ અઢી જમીન નહીં લેવું મળી ગઈ અમને જુઓ ને હવે તમે મંદિર બનાવવાનો ભાવ હતો ભાઈ સાહેબ હે એક ખેતર લીધું ખેતી કરવા લીધું તમે તો પટેલ છો ખેતી કરવા અને ખેતી કરી કેટલા ઘરોમાં અને કેટલા બધા ખેતરોમાં પાણી આપ્યું એટલું બધું બોર કામ કરતું પણ આજે જુઓ સમય જેમ જાય છે તેમ સમય જેમ જાય છે તેમ પાણી ઊંડા ઉતરતા જાય છે જુઓ જગદીશભાઈ આ કાણી કેટલું મીઠું હતું અને પહેલી વખત અમારા બાપુજીને ભાવ થયો હતો અને દાદાને કહ્યું દાદા તો કે ભલે કાંતિલાલ કરો આ જમીન લેવાઈ ગઈ આ બાબરભાઈ કેલનપુરના અને કહ્યું અને પછી કઉક ચાલો પહેલા વેલા એ બે અને દાદા ચંદ્રકાંત લઈ લો ચંદ્રકાંત લઈ આવ્યા અને કઉ ચાલ ચંદ્રકાંત રાઉન્ડ મારો આપણું આટલું જમીન છે ને તો આપડે બોર કરવું પડશે ક્યાં એમને ખરેખર જવું કુદરતી આ દાદાના શબ્દો જોજો દિલમાં જાય છે શરીરમાં જાય છે બધું છે પણ કામ કેવી રીતે થાય છે તે આમ જોયું ત્યાં એક ઝાડનું જરાક જોયું તું મંદિરની બાજુમાં ત્યાં આગળ એમને લાગ્યું અહીંયા કંઈક શક્યતા છે અહીંયા કરજો દાદા અને ખરેખર ત્યાં જ થયું પછી એક જ વખત આવ્યા છે એક કે બે વખત પછી તો તો બાપુજીના ભાવને લીધે આ શેડ બધું તે દાદા કહે છે ભાઈ આ બાપુજીને વચન આપ્યું છે કે મેં બનાવી દીધું ને ચાલું કામ ચાલશે એટલે અત્યારે વહેલા ચાલુ કરો આવે ખોટા ના પડીએ આપણે આ તો એમના છેલ્લા વખતમાં આપણે કહેવામાં આવ્યું પૂછ્યું તો કેટલા કડિયા કામ કરે છે આટલા કહેજો કે બે ચાર કડિયાઓ અને કશું હતું નહીં તે વચન આપી દીધાને તે દાદા તો કાથી દોરી લાય એક રાવજીભાઈ કરીને સોખડાના હતા અમારી જોડે અમારા કામમાં રત્નાગીરીથી હતા ફિફ્ટી એટમાં મેં ગયા હતા એ બિચારા અહીંયા ગામમાં આવ્યા અને મળવા આવ્યા એમને કહ્યું કે રાવજીભાઈ તમે આ એ સાથે આવ્યા અને કહ્યું કનુભાઈ ચાલો જા મને બોલી દે કાથીની દોરી છે અને માર્ક કરો શું છું બોલો અને બાર ફૂટ છ નંબર ત્રણ ચાર ને પાંચ શું જોવે છે ગાડી ત્રણ ચાર પાંચ એટલે કાટખુડો થઈ ગયો પછી કહું અહીંયા આમ પકડો પેલા ને કહ્યું આગળ સ્થાન જોઈએ એ ખુરશી છે તમે ખરો બહુ લઘુ થઈ જાઓ છો તો હા હા તમે આવી રીતે સાહેબ હા કે અમારા દાયાભાઈ સાહેબ અતિથિગૃહમાં કુદરતી ડિઝાઇન આ વસ્તુ થયું અમારા આપણા ભરત આનંદ સ્વામીજી અને બધા થોડા આર્કિટેક્ટ ભેગા કરીને થયું એટલે આ આકાર લીધો એને પછી આ પણ એને આપ્યું હતું થોડું આકરું પડતું હતું એમને સહેલું કરી આપ્યું સાહેબ પેલા આખા આઠ બધા ચોરકદમ બહુ સરસ કરી આપ્યા એમને હમ દાયાભાઈનું બહુ યોગદાન છે જગદીશભાઈને બહુ ખાસ મિત્ર અને વડીલ પાછા નહીં વડીલ હા આપણને જાણીએ ને એવી રીતે છાનામાં આવી તો જવાના જ રોગીએ હા કે પણ ડાયભાઈ આ દર્શન આપતા રહેજો કે નહીં આપો ચાલો એટલે આપણે હવે આ અગિયાર થઈ છે અત્યારે અમારા આપણા સંગપતિ વડોદરાના હરીશભાઈએ કહ્યું આપણે રાખ્યા છે પછી પાછું ચાલશે તો ખરો તમારે ધમધમાવો આપતો પુત્ર તમારે બધા મહાત્મા થઈ જવું પડશે થશો બે જવા તમે બધા બધા મહાત્મા એકલા કે બધા બધા તમે બોલી શકશો શું હા કે છે તમારે આપતો પુત્ર એકબીજા એકબીજા ને થઈ જવું પડશે એવું નહીં હવે તમારે ક્યાં સાથી આપણો સ્વભાવ છે આપડો કાર છે કાળ આપડો છે આ શરીર મન વચન કાય ને જોડાઈ ગઈ લો કે આ મહાકાળ નું વિકરાળ છે દરેક રજા લીધા વગર કશું કામ કરતા નથી અને આ વ્યવસ્થિત શક્તિ જ્ઞાન આપવાનું થયું એ કોની આજ્ઞા કોની આજે પ્રત્યક્ષ તો કોઈ છે નહીં તમે આદિનાથ પ્રવૃષ્ણનું બુ ખોટી ક્યારે ના હોય સમજાયું ને પરંતુ આજના કાળની શરીરમાં વણેલી બુદ્ધિ હોય છે એમાં સવરા પણ આપણે સમજવા માટે હોય એને કહે છે સમજવા માટે કારણ કે સાહિત્યકારો આવા હોય છે બધા કવિઓ સાહિત્યકારો કેટલું બધું સુંદર લખે છે સમજાયું ને કવિતાઓ કેવી સરસ રસ નીકળી છે એમાં ઈશ્વર માટે એ જીવાતમાં ઈશ્વરને સમજવા માટે એમાં આપણે છૂટાપાડા બધા આભાસો દેખાય છે પૂછે છે તો એમને કહ્યું કારણ કે એ વિદ્વાન હતા સાહિત્યકાર હતા તમારે સાચે જાણવું છે કોની આજ્ઞા અને તમને કઈ રીતે સાહેબો સાહેબ તમે અમારી જો છે પેરી અમારી આર્કીક્ટ તારી સિનિયર છે આગળ બેઠી છે હમ બેન પડી છે તારી સખી બોલવું મહાકાળનું એ કૃષ્ણ ભગવાન સમજ્યા હતા કૃષ્ણ ભગવાન સમજ્યા હતા એનું જેની પાસે વૃદ્ધિ છે એવા એને છેવટે જોયું કે આ કાળ વૈભવ છોડું કૃષ્ણ ભગવાન સમજી ગયા કે કાળ ભવર મુક્તિ જોઈએ હવે એમને ક્યાંથી ખબર કે આ ઋષિ અંદર ગુફામાં પોતાની સુંદર નિંદ્રામાં સમાધિની નિંદ્રામાં પૂરી રહ્યા છે એને ખબર નથી અને એમ ફરતા ફરતા કૃષ્ણ ભગવાન દોડે છે પેલા તો પાવરફુલ છે દોડે પણ પકડી થઈ શકતો અને પછી આગળ પાછા જોવા પાછા દોડતા જ પાછા જોવે છે આ સંસારમાં આવી જ રમતો કરીએ છીએ વસુંભાઈ સાહેબ મગનભાઈ આવું જ કરીએ છે આપડે પકડતા નથી પણ આ દાદા ભગવાનની દ્રષ્ટિ છે ને મહાત્મા તો બરા થઈ જવાનું બધા સમજાવવાનું જ બોલો સમજાવશો જો બોલેશ કોઈ એટલે તમને પૂછું છું મોટા સ્વામીજીઓ દાદા ભગવાન ના જો છે હજુ અવાજ એટલે સંસારીઓનો અવાજ બહુ પાવરફુલ આવે છે આજે તો શિવજી નું મહાપર્વ છે મહાદેવજી નું એટલે અવાજ છે એ આ વાત છે આપડે અને શિવજી રુદ્ર હતા જ નહી પરંતુ એ રુદ્રતામાં પણ એમની સૌમ્યતા હતી પણ શિવજી ઓળખાય ક્યારે ઓળખાય ક્યારે એટલે આ ભારતમાં આદિનાથ આદિપુરુષને શિવ સ્વરૂપે બધાને અંદરથી જેને જેને જુદી જુદી પ્રકૃતિઓને સમજાયા અને એમાં ડાહ્યા જે ગણાય એમને એમના જ કુટુંબના કુટુંબીઓ તરફથી જ્યારે પરમાત્મા સ્વરૂપે એમને દેખાયા સમજાયા આદર આવ્યા સ્વીકારાયા એમના કુટુંબીઓ તરફથી આ વાત છે બહુ મોટી પાકી વાત છે એટલે દાદા એ કહ્યું તમારે પાંચ માણસ સાંભળશે તો તમારી વાત કઈ એમાં દમ આવશે પરંતુ ઘરમાં તો પેલું ઘર તો જીતી જાડો ઘરમાં કેટલા મેમ્બરો છે પાંચ પચા તો હોય કે નાય આફ્રિકામાં હોય છે નાઇજેરિયામાં સાંભળ્યું હતું એક ફેમિલી હતું પચ્યા ફેમિલીનું અને કોઈ બચ્ચું આવે ગમે તેનું અને પેલા નામ મળ્યુંમી તરફ જતું એવું કેવું તો સાહેબ અનુભવ છે સમજ પણ આપણો હિન્દુ ધર્મ નથી અલાવ કરતો કોઈને એક ના સંભાળવી મુશ્કેલી નથી પડ આ બધાને પૂછ્યું બહુ મુશ્કેલી પડે મને બાળો છો એટલે આજે મહા શિવરાત્રી નું પર્વ છે બહુ મહા આનંદ નું પર્વ છે અને ત્રણ મંત્રો દાદા એ આખા ભારત એક કરે એવું પણ એનો પ્રસાર કેમનો થાય તે જોવાની જરૂર છે જો કૃપાનો જે અદભુત કોઈને સહન ના થાય એવી રીતે નહીં પરંતુ સહન ના થાય એવી બધી પરિસ્થિતિઓના અંદરથી નષ્ટ કરનારો એવો સુંદર વરસાદ પડી રહેલો છે એટલે દાદાએ કહ્યું આપણે એમને મંદિરની વાત થઈ સુરતની તારે કહ્યું વરસાદ વરસવાનો છે ખાલી ભાવ કરજો કે છે બધા પણ થઈ જશે એ કૃપા છે આ કૃપામાં નિમિત્ત તો કોઈ બની શકે છે નિમિત્તો છે એટલે વડીલોથી દિલીપજી હર્ષદજી હમ ક્ષત્રિપણું કોને કહેવાય કે એની ઉદારતા એ ઉદારતાના ગુણો શરીરના માટે તૈયાર થઈ આપણે આગળ જોયું તો શિવજી દેખાય અને શિવજીને લાગે કે પાર્વતી દેખાય પુરુષ છે તો પ્રકૃતિ છે અને પ્રકૃતિ છે તો પુરુષ ઓળખાશે સમજાશે અને એમાં એકરૂપ થઈ શકશે એ આપણું ફાઈલોનો સંભાવ નિકાલ કરવાનો આપણો શિવ પુરુષાર્થ છે આ જે મહા પર્વ છે તો એમાં શિવજીનો અદ્ભુત પુરુષાર્થ છે આપણું આપણા શુદ્ધાત્મા ભગવાન શિવ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન આપણામાં પ્રગટ પ્રકાશ સ્વરૂપે છે એ પ્રકાશ આપણે કામ કરવા દઈએ શરીરમાં કરવા દઈએ અને શરીર કરે છે તો પછી આપણે કરવાની જરૂર ના રહી પણ એનો અર્થ એ નહીં આપણું નહી આપણું કામ શું તારે એની દેખભાર કરવાની વિધિ માં તો બહુ બોલીએ છીએ દેખભાર પરમ શક્તિ આપણે એક એક શબ્દ પાછળ શાસ્ત્ર રચાય એવું છે અને મુક્તિ નો પ્રયોગ અંદરથી જીવાય છે દિલ ના લેવલે આ માથા વાળા જોડે તો માથા વાળા શરીર એવું કોને કહ્યું કોઈ ડોક્ટર બોક્ટર છે એટલે કોને કહ્યું કોને માથા વારું શરીર હોય કે ના હોય તારી બેનપણી માથા પાક્ નહી પડું નહીં પડકો ખોટો ના પડે તારો નહી પડે તારી બેનપણી કે તું આટલી જ વાત છે દાદા એ અઘરાગરી શાસ્ત્રો શાસ્ત્રો તો ભણવા જાવ તમારી માતાની કડી રહી જાય બહુ ભણવા છે ખોટા નથી બધા વચનો મોટા પુરુષોના છે પરંતુ શિવ સ્વભાવ ખોરવા માટે જે આખા દેહ થી વાપરકારમાં અત્યારની એની બધી વાત છે દ્વાપરકારમાં દ્વાપરકાર જ મુખ્ય કાર છે આખા કાળચક્રમાં ગાળો છે નાનો પણ આપણને અત્યારે નાનો ના લગાય તો ઘણો મોટો છે કેવા રાજ બધું છે એમની પાસે આખા બ્રહ્માંડ પણ કોઈના પર રાજ ના ચલાય જાણે બધાને લાગે કે આ મહારાજ છે પણ રાજ ચલાવાનું બધા એ કહ્યું બધ સત્તાને માન્ય કરવાની છે અને આપણી એ માન્યતા સુરેશભાઈ ગાઠાણી સાહેબ આ તમે આપ્યું છે મહાત્મા પુત્રો કે સ્થુલ સુક્ષ્મ કારણ પરોજેક્ટ બનાવવો છે શું કહ્યું બહુ સારી રીતે સમજાવે સ્થુલના ભાગમાં સૂક્ષ્મના કારણમાં કારણ ના ભાગમાં બધી જ રીતે મન વચન કાયા છે ત્રિશુર સ્વરૂપી ત્રિશુર સાનું સૂચક છે કે મન વચન કયા કહ્યું સંજ્ઞા તરીકે રાખવું પડે છે શું એટલે પેહલા તો દંડી સ્વામીઓ હતા દંડી રાખતા હતા કારણ કે એને બહુ એ થઈ જાય રેસ્ટ લેવા માટે પૂછ મૂકી દે આવડું આવડું એમાંથી પછી જંગલો ફરમાન થયું એટલે પછી કઈક તો જોઈએ ને આગળ પચી છે એવા શરીર સંજ્ઞા છે મહાદેવજી સમજાયું ને પણ સંસાર છે વ્યવહાર છે આટલો લાંબો પહોળો મોટો એક રાય ના દાણા જેટલો એટલે બધા પ્રકારના બધાને સમજ આપવા માટે તો હોવું જ જશે ને એટલે આ છે બધું અને તન મંત્રમાં બધું જ એનું આખો પરમાર્થ આવી ગયો છે બહુ સરસ રીતે તન મંત્રો એટલે આ પ્રોજેક્ટ ઘણો મોટો છે આ તમે ડીવીડી પ્રોજેક્ટ કરવા માગો છો એક જાડું પુસ્તક થઈ જશે એ તો ઘણું ઓછું પડે છતાં પણ હવે આજે આપણે બધાને આપણી સાદી ભાષામાં બધાને પકડાય એવી રીતે જવું જોઈએ જરૂર લઈશું ના લેવાય છે એમની જવાબદારી એમની છે તમારે કેટલા જીવાડવા છે તમારે શું કે છે ખાલી સો વર્ષ દાદા અમને લાગે છે કઈક શું કયું કામ આપશે એટલે આ પ્રોજેક્ટ ટાઈમ ઘણો ટાઈમ લે એટલે તમારે પેલું તો સુર માટે લેવું પડશે સુક્ષ્મ માટે કારણ માટે તળી માટે બધા મોટા મોટા એ લેવા પડશે રમેશ તૈયાર છું રમેશ નો મનોજ આવે છે મનોજ એવો આપડા જીત એનો દીકરો બધી બતાવજે હા બધા પણ કોઈ લૂંટી ના લે તો આ ભૂલું ને ના લે હા બંધ ખબરદાર રહે છે તો આ પ્રમાણે લઈશું હવે આજનો અમાર સત્સંગ તો પૂરો થાય છે એક પદ આપીને જઈએ એક સરસ પદ શું આપ્યું પરમપજક અંદર શિવરાત્રી ના નિમિત્તે આશીર્વાદ દાદા મહાત્મા આપશો જીત બધું શું થયું તાર પછી સાહેબ ના ના કરશો વાંધો આવે એવું છે ને મહાત્માઓને માટે શિવજીના દરવાજા હંમેશા ખુલ્લા છે એવી રીતે બંધ નથી થતા ગમે ત્યાં હોય ત્યાં પરંતુ આ જ્યોતિર્ગો છે એમાં રાખવું પડે છે કારણ કે વ્યવહારનો મનુષ્ય બહુ મોટો છે ને ગમે ત્યાં ના કરે ખ્યાલ આવ્યો એટલે આ છે તમારું કામ પાછું બધું કામ હોય ને ચાલો જય સચિદાનંદ એક સરસ પદ બોલાવો બધા રાખીને મને આપવું પડશે આપણે સમાજ મોટો છે જૈન સમાજ એ બધું વસ્તુ છે શું એટલે પછી વ્યવહાર સંભાળવો પડે ચાલો મેં દાવારસ હું મેં દાદા કાવારસ હું રા કેવલ સતકાહું રાહી કેવલ સતકાહું બોલો પ્યાર સા બોલો પ્યાર સા ભગવા રસ મેલ કાવા રસ હું રાી કેવલ સતકાહુ રાહી કેવલ સતકાહું બોલો પ્યાર સા બોલો પ્યાર સા ભગવા પાંગે દાદાજી કાચ આજ્ઞા પા આગે બદમ હમ આગે બ સુધ આત્મા પરમાત્મા હોતે જાંગે શુદ્ધ આત્મા પરમાત્મા હોતે જાંગે જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ નિમિત અને હવે બધા તેલ ના કાઢે એવી રીતે સારો ગાંધી થવાનો જરૂર સમજો કે નહી પરંતુ પરમ શાંત રસ પેદા થાય કેવો પરમ શાંત પરમ શાંત રસ એ ઉદાસીનતાનો વિતરાગ ભાવવાળો રસ છે આપણે બધામાં આજ્ઞાધર્મ આ કામ કરી રહ્યો છે આપણે દરેકમાં જોજો તમે છીએ છતાં એ વ્યવહારમાં આ જોવું એ આપણી આખી સાવધાની પણ છે સમજ સતત સાવધાની પણ કારણ કે શુદ્ધાત્મા ભાવે જાગ્રત થયા દ્રષ્ટિ થઈ બધું છે એટલા માટે એટલે નિમિત્ત ગાંધી આજે આપ તુ પુત્ર બનવાનું અને આનંદીબેન થયેલો છે મનોજ મનોજ બધ આપો આજે બધાની હાજરી માં થયો હા પણ જો હવે તું બધાની સાક્ષી થયો છું પેલા દાદા ભગવાન સાક્ષી માથે આમ જોયું ને પાકો બિલકુલ હા જા મંજૂર મંજૂર હોલ ચાલુ કરો મેસો મેં દાદા કાવા રસ હું રાહી राही સતકાહુ રાહી કેવલ સતકાહુ બોલો પ્યાર સા બોલો પ્યાર સા ભગવા નાનો જ રહીશ હાચું કે ને પછી બધા ટપલીઓ માર્યા કરશે ચાલશે તો શું ભણું છું તું જગત કલ્યાણના દાદાના જગત કલ્યાણ યજ્ઞમાં તારું અમે માતા પિતા તરીકે સર્વત્ર રીતે મુક્ત કરીએ છીએ તને જા મા બાપ જલ્દી છૂટા કરેવા નથી એ બોન્ડ જ એવો છે પુત્રનો માતા પિતાનો કોઈ જલ્દી મુક્ત કરવાનું મન ના થાય એટલે બધા આપતા પુત્રોને પણ બધા દાદાએ એમના માતા પિતાની પહેલી રજા લેવડાવી હતી એમ એમ નતું કર્યું બધા આપતા પુત્રોને હા એમના માતા પિતાને મળે છે કોઈ એવું નથી કહેતું તમે અમારા વ્યવહાર માં છો કે વ્યવહાર બાપ છો હું કોઈ એવું બોલતું નથી પણ વિનય કરે છે સાધુ મહારાજ કે અમારા વ્યવહાર ના પિતાજી ને માતાજી છે એવું બોલે છે એ લોકો શું આ વ્યવહાર છે આખો જય સચિદાનંદ ચાલો તને ખુબ આશીર્વાદ હા બેન તમાર મમ્મી શું નામ અકરમ વિકરમ અચલ સીખ અકરમ વિકરમ અચલ ગુપ્ત હે ભગવન સબકે બીતલ ગુપ્ત હે ભગવાન સબકે બીતલ અભેદ તાસ હમ એકેંગે અબેદ તાસ હમ એકે જરાય શુદ્ધ આત્મા દેખેંગે જહા નજરાય શુદ્ધ આત્મા દેખેંગે જય સચીદાનંદ વંદન જય સચીદાનંદ જય સચીદાનંદ વંદન જય સચીદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ जिगना सो मु की प्यास बूझेगी जिगनासुओ मु प्यास बूझेगी स्वपद में रहने की प्यास लगेगी स्व में रहने की प्यास लगेगी સ્વય ક ભજના મે ડૂબ જાએંગ સ્વયં ક ભજના મેબે ડૂબે વો ભીતર ઉજાલા પાંગે ડૂબે વો ભીતર ઉજાલા પાંગે જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ મેં દાદા કા વારસ હું મેં દાદા કાવારસ હું રાહી કેવલ સતકાહું રાહી કેવલ સતકાહું બોલો પ્યાર સા બોલો પ્યાર સા દા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન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 અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જય કારમ જય જયકારો જય સચિદાનંદ જય સચિદાનંદ આપતો પુત્ર મહેશ આનંદજી આપની સાથે સત્સંગની વાતચીત કરશે અનુભવની વાતચીત કરશે અને આ સત્સંગ એટલા માટે છે कि दरक महात्मा ने कईक ने कई अनुभव है आ पांच आज्ञा महात्माओं जीवन में वणायेरी तो ये आज्ञा ने ए, ए अनुभव ने यथार्थ रीते समझ जा पुत्र श्री महेश जी सत्संग बातचीत कर सी सच्चिदानंद જય સચિદાનંદ જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ जय सच्चिदानंद जय सचिदान आज महाशिवरात्रि निमित्ते वाचित करे दादा भगवान जो प्रागट्य कल्याणकारी शिव कहवा अने की अंदर जे शिव स्वरूप दरक जीवात्मा पन, आत्मा यमां ये शिव स्वरूप है ज दादा भगवान में प्रगट थी गूँ चौद लोग धारी परमात्मा एक कल्याणकारी शिव ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ चुम नम शिवाय तो कि शिव थ अपने शिव स्वरूप छे दादा कहता था, था। जगतना झेर पीने शिव स्वरूप थवाय कविराज लख्य झेर तो तेरे पीवा ज पड़े झेर तो तेरे पीवाज पड़से तो आ अवे कया जेहर पीवाना क्या कोई अपमान करे अवड़ू बोले घसात बोले ये तो खराज, पर मुख्य खराज्य झेर अंदर जे मन ऊंचू नीचू थुद्धि जे अवड़ू बतावे तप न पायो हम महात्मा अंतर तप ये वस्तु के पुरुषार्थ धर्म मन अवड़ बतावे छता एनु साबड़ो नहीं कह अंतरतप तो य गमत न करना ना गमतु ने गमत गम्तु करू आप बार दुश्मनों अपने बढ़ू सवड़ू दुख आप जाए એ ઝેર સ્વરૂપ છે પણ દાદા ભગવાને આપણને શત્રુ એ હવે એને આપણે જીતવાના એ અંતરશત્રુ અંદર ઊભું થયા વગર રહેશે જ નહીં તારે તમે ઝેર પચાવ્યું જાણ્યું કૃષ શિવ શંકર ભગવાને એમને झेर पचावेलू तो के आ अंदर अंतस्करण में जे कई अंदर ऊपू थाय ये फाइल नंबर एक ना जुदो छू पे जुदापणा अपन ज्ञान आप शुद्धात्मा भाग तो कि आ मन वचन कायानों जे अनादि का भरेला मल रूपी बढ़े झेर पड़ेलू है एनी सामे अमृत हूँ छू ये अमृतमयी जी आप क्यारे स्वाद चेखा ताके ए अंतर अंतरकरण में जो ऊबु भरेला मल रूपी एने आप जुए जाए प्रतिक्रमण करिए एना में ना बेसीए भूलनू उपराणु ना लीए तारे झेर पचायु कहवाय के, के दादा भगवानी वाद छे, आ मन वचन का वगर रहे नहीं सूढ़ पोटलू क्यू हा शूड केूड़ कहवाये के खूंचया करें તે કે છે આ નિરંતર આપણું મન અંતસ્કરણ આ વાણી ના બોલવી હોય તો બોલાઈ જાય અને બોલવી હોય તો ના બોલાય કનું દાદા કેટલું કહેતા બોલો બોલો બોલો તૈયાર થઈ જશો તૈયાર થઈ જશો આ ગળું જેવું હોય આ માઇકમાં થોડો અવાજ આવે એટલે બોલવું હોય તો ના બોલાય ના બોલવું હોય તો કેટલી લપટ છપ્પણ કરાય આ અંતસ્કરણ મન વચન અને કાયા सूड सूर सूड ने